પીરજી હે પુરમા રમનાડાન ઓમવારી જામારે પીરજી હે પુરમા રમનાડાન ઓમવારી જામે વિશ્વા સાંભળો રે પીર રામ દે હમરે પીરે પુરામા રમ जी हे चणकर રે પીર રામ રામરે અમે વિશ પીરજ હેરાે તારા અધરા ફરુ રે નિશા સાંભળો રે પીર રામ પીરજી વિશ્વાસ દે અમારજી પુરા પિરજી પીરગેર દુખરે દદીરા કેવેરા ભંડાનું I'm not rap-dee-ra-dee -da તમારે તીરજી એ સમાધિ ખોદાવી બાજી સમાધિ ખોદાવી પીર ના પીર દ પીરજી હરી રે ચરણ રે ભાખીર બોલિયા રે તારા ભગતોની નીલે જો મારી મારી રહભળો રે પીર રાતે અમે વિશ્વાસ